જેને ફોલો કરતા હોય ને એની એટલી શક્તિ હોય થોડી તો એમાં થોડી શક્તિ આપણી પાસે આવે નથી પણ મારું માનવું કે જયારે હું પુરુષોત્તમ ત્યારે મને ખબર પડે સ્થિતિ શું ખબર પડે કે એમને કઈ સ્થિતિમાં છે બધું કઈ સ્થિતિમાં સ્થિતિમાં સારો છે આ સ્થિતિ સારો છે સંભોક થી સમાધિ બેઝમેન્ટ રોંગ છે સંભવ થી સમાધિ બેઝમેન્ટ રોંગ છે એ તને લાગે ખરું के से? के राइट से जवान माते के से? जुदी रीतेम फॉलोअर्स જુદી એને આ લોકો ને દેખાવતી લોકોયા ચીટી કરતો વાણી સ્પીચ લેંગ્વેજ પર કાબુ અને સ્પીચ અને કંટ્રોલ ઓફ ભાષા લેંગ્વેજ બઉ હાઈ લેંગ્વેજ છે બ્રેઇન બઉ સારું બધી સંભોગ પેલા હા એટલે સીઓના સંભોગ કરશો તો તમને સમારી શકે ક્રોધ માલ માં સ્થળ સંભવ કરે કોઈ ધર્મ વાળો ના કરે વર્લ્ડ માં એક પણ ધર્મ એવો નથી જે સ્ત્રીઓને આવી રીતે દખલ કરે એવું તો લાગે સમજે સમજવું પડે આપણા શાસ્ત્ર માં હજારો વર્ષ સુધી એવું થયું છે કે ગુરુ અને ત્યાર પછી એના ફોલોઅર્સ ગુરુ ને જુદી રીતે પ્રોજેક્ટ કરે છે મનગમતો અર્થ કરીને બેસાડી દે શું કરે કે મને આમ કહ્યું તું આનો અર્થ આમ થાય ગમે તે પોતાને મનતું મનગમતું માને અર્થ કરે લાખો લોકો પાછા પડી ગયા બધા પૈસા આપી ગયા મુસલમાન એ જ નથી કરવામાં એની પાછા સમજી ગયા ઉભો ના રેતા દેવા છે એવું નઈ એના જેવા છે ધર્મ જેવી વસ્તુ નથી એક નોટો ધર્મ જેવી વસ્તુ કઈ ધર્મ જેવી વસ્તુ ક્રોધ માલ માં એ ધર્મ ક્રોધ માલ માં આયેલો ઓછા થાય એનું નામ ધર્મ અને બીજા બધા અધર્મ જેનાથી વધે ક્રોધ માલ એ બધા અધર્મ સારું ગયો નથી સંસ્કાર કહેશે જેનું તમે વાંચો હોય એના સંસ્કાર હોવું જાય સંસ્કાર કહેશે બેઝિક આઈડિયા તમે કહો છો એમાં નહીં એમણે એક પણ એક વિવાદ કર્યો છે કે ગુરુ તમને એવો બતાવે પુરુષોત્તમ કે પરમાત્મા કે નિશબ્દ જવા કોઈ પણ ગુરુ તમને એરો બતાવે કે ભાઈ આ ધામ દસ માઇલ છે પણ તમે તે પકડીને બેસો રહો તો ના પહોંચે કોઈ પણ ગુરુ તમને કોઈ પણ જે સાઈન બોર્ડ બતાવે છે તમે સાઈન પકડીને જો બેસી રહો તો તમે ત્યાં ધ્યાનમાં ના પહોંચો ધામમાં એ મને એ વસ્તુ એમનો બુદ્ધિ વિવાદ મને કહ્યું મને એમને એક એક વિવાદ ગમ્યો એક એમનો જે બુદ્ધિ નો વિવાદ હતો તે મને ગમ્યો એમને એમ કહ્યું કે ગુરુ ગુરુ જે છે એ તમને परमात्माचू पर कैसे गुरु नेता ना, तो क्या बता रस्ते बतावेस्ते चलवा જેમૂર ના હોય કોઈ માં કહ્યું તમે અમારે તમારી પાસે તમારે આમ તો પેશન્ટ હે તું ડાક્ટર હે તમારે કરના છે બોલ નાખીએ કરતા ગુરુ તો એમ નામ કે બધું આપડે એ જ કરી આપે બધું આપણને કરી આપવાનું આ બાબાને આપડે કહીએ મારા બાબા ને બે વર્ષ ના પડે શિષ્યને શું શિષ્ય શા માટે શિષ્ય તો આધ્યાત્મિક હતા હું એ કઈ મારે કશું કરવાનું નહીં કરવાનું મારી પાછું હા તો બધા મારી ને છોકરો એવા બીજા માર્કેટ મધા ગુરુ ચાલે તો હું આવેલો કરું કઈ જો હું તો આવ્યો છું મારા બધા નબળી નબળી છે જો મારા થતું હતું એકલો નાખ્યો ગયા કઈ બસ તમે કરી આ લો તમારી સેવા બધી કરી સાઇન બોર્ડ ગુરુ સાઈન બોર્ડ થશે બચ્ચા કોઈ અભિ મત કોઈ પૈસા પૈસા પૈસા પૈસા કર્યા છે આમ ખબર નથી પણ સાંભળ્યું ત્યાં સુધી કર્યા છે એવું લાગે પૈસા કઈક ચોરી રહ્યા છે ચોરી કરવા નથી પૈસા ગુરુ ને ફક્ત ખાવા માં ખૂટતા અધિકાર છે બીજો અધિકાર નથી તો પછી વેપાર આપડે તો પુસ્તક પણ વેચતા ના સંઘ એટલો પ્યોર કે ચાર અને આ સંઘ માં કોઈ વાપરી શકતો નથી કેટલો પ્યોર દુનિયામાં સત્યુગમાં શીસ્ય પેલો લઈ જાય દાણા એ ખાતા હતા એ દાણા માં સમજે અને આ બધી એ ખાતા એટલે કામ થાય ને એટલે કામ ના થાય डीशन लाइन ना भूली जाइस पर आ, ना याद पर तो probably I get more right that I'll enjoy it. M.K.K.A. Yad che, pan tamhe mani hena vise vadaare vada sa mbaaj karo to nis to mane vadaare samjha se ane mane vadaare anan thas se. Yad karo hai, e to taj me ne kar che, pan taj aed che to pats joe joe e karo jaj, nne ka aash vio ek taj patsh jaj te uo dhe dhari tare tare taj aed taj samaj joe vichar ho jaj. Tare bhi taj aari huji joe. E to vato nik raja karewa nii. E to tu hata da da hata rai ni? તે આઈવાજ કરે આ બહુ એટલે કાબરો પૂછે પેરોટ તો નહોતું નું જાણનો મળ્યા આઈ થેન કે ને મે કર્યું કઈ કે એ સમજાય ની આ મે કાબરો પૂછેલો બેલા ના હમ પેલું જ બરો દેલા બાક મગર પૂછેલો કે શું સમજાય છે કવાય હા અગરાયે નોમાયે ને દર મોડે તો ઓન છે પ્રારદન પુરષાર્થ નો કિસપટો છે તો તો મને લાગે આવી જ ને હારચીલી કોઈ માસ ની રાત સાંભળી છે રામકૃષ્ણ દે રામકૃષ્ણ બુદ્ધિશાળી લેગેજ નહી ને સાચી નો અધ્યાત્મ જ્યાં બુદ્ધિ નું સાવ્રધ્યાત્મ છે એ વસ્તુ નથી ક્યાં ક્યાં બુદ્ધિ છે બુદ્ધિવાદ હભળેલા હોય તે અમુક જગ્યા એટલે મારી પોતાની બધી કચાસ જ હતી પણ ત્યાં હું ઠરેલો એવું મને લાગેલું કારણ કે એક આમ તમારા પગ પાસેથી ખસવાનું મન નહિ થાય તેમના પગ પાસેથી એવી શાંતિ જ અનુભવ હતી બિલકુલ ના લિમિટેડ પણ નહિ દાદા તદ ઉપરાંત એ તમારી માફક કેતા કે તમે પૂછશો ને તો તમારો લોકેલ કેવી રીતે આવશે પૂછો તો અમારી પાસે પૂછવાનું હતું જ નહિ સમજણ નતી બિલકુલ એટલે જ્યાં બુદ્ધિ છે ત્યાં કશું સમજવાનું નથી જવું નહિ ત્યાં દરવાજા બંધ કરવા શું કર્યા કરતા ભગવાન ને ગેર બુદ્ધિ ની વાત સ્વાભાવી નહીં કોઈ પણ બુદ્ધિશાળી વાત સ્વાભાવી નહીં કાલે ત્યાં બધી વાત બુદ્ધિ ની એક મોટો રામકૃષ્ણ થઈ ગયા અહિયાં મૂકી દેજો તેમનું મેં જોયલું જીવન બધું લાભાઈ કમ્પ્લીટ તારા ચોખ્ખું અને ભણેલા માણસ હતા ગ્રેજ્યુએટ થયેલા માણસ હતા ખરાબ વિચારો આવતા હા તે બંધ થઇ જાય બંધ થઇ જાય કારણ કે એનું મદદ બંધ હતું માથા ગુડ કરવી પડે બરોબર અટકી જાય આગળ રક્ત બંધ થઈ જાય એને મગજ બંધ કરેલો કેવું મગજ બંધ કરેલું બરોબર એમને મગજ બંધ કરેલું ચાર પાછ આનંદ થાય બધું એની પાસે બે છે આપડો વિચારો તૂટી જાય થોડા રૂપા હેલ્પ થાય ગયું એ મગજ બંધ થયેલું એટલે તો બે તો આવે ને થાય અજ્ઞાનતા એટલે આ સંસારમાં ડૂબેલા હતા કે દાદા કેતા કે કોઈ તમે તમારા સ્વાર્થ માટે એટલે કે ધન લોભ આજ માટે બધા કોઈને આ મોક્ષ વાત જ નહીં મળે એમ સારી સારી વાતો ખરાબ છોડાવે સારું પકડાવે પણ એ બહુ ઓછું બોલતા બોલતા આ બંધ કરી દેલું તું બંધ કરેલું ફુરસાદ કરીને બરોબર છે પછી મને એક જાય પૂછ્યું કે મન ને ચાલુ કર્યા પછી જ આ પહોંચી જાય બરોબર મન તો મન તો નાવડું છે એને અટકાવી દેવા જે ભાગી નાખવા જે ચીજ નહીં બરોબર છે વિચાર આવે નહી તો જ સારા વિચાર આવે નહી ખરાબ વિચાર આવવાના દે બંધ થઈ જાય નહિ ને બુદ્ધિ ની બહુ હાથ નહીં બંધ કરી હતી પણ બુદ્ધિ ભાષા બરોબર ના હોય ને બુદ્ધિ હાથ નું વાક્ય હોય તો આપડે રામકૃષ્ણ પર વશ ભાષા જોઉં ને તો હા ગામડિયા ગમા જેવી લાગે પણ એમાં એમાં હાથ છે શું છે આપડે તે જોવાનું કુટાળું કુટાળું ક્યારે જોવાનું લેવા જવાનું ભાઈ તારી તપાસ છે લેવા જવાન તપાસ છે આપડે છે તમે દાદા પાસે આયા પછી ગાડા તો પછી લોકો બહુ સારું દાદા બહુ કદી ખુટતું નથી કઈ નઈ સારું છે કઈ ખૂટતું નથી दादा करते दादा पर्म के ले ले भाई भाई दादाई महीनो पूरा एक महीनो पूछ નોકરી મળી ગયી નોકરી મળી તારી માત્ર પેલું ગાય ને તમે આવો શું ગાચ્યો આવું ગાચ્યો જોડે કશું લઈ જવાનું છે લઈ જવાનું શેર છે કે આ લોકો નહી એટલે બધું કર્યા કરે કે લઈ જાણ લઈ લીધો આપડે બંધ છે તમે રસ્તો જતા હોય જ્ઞાન હોય તો બીજું કઈ ના કરે ત્યારે કા હોય ત્યારે હરિભક્તિ જ્ઞાન થઈ જ હોય રસ્તો હોય ને પછી આ બધી કઈ રીતે મીરાબાઈ ભક્તિ કરી એ કઈ ભક્તિ તમે કહો મીરાગવા ની ભક્તિ નું જ્ઞાન કરું એટલે એમને જ્ઞાન જાણે કેવી રીતે એ પ્રમાણે ભક્તિ કરેલી અને બીજા ચાલતા ચાલતા ભક્તો નથી પ્લાનિંગ વાળા બધા નથી મેહતા એ બધા પ્લાનિંગ કરે પણ હું ચાલ ઉત્ન હતા પેલા ભગવાન શું જાણે આ પ્રગતો હું નહીં કરતો હતો ભગવાન કરે ભગવાન એ ખોટી વાત છે ખોટી ભગવાન નવરો નથી બિચારવી ભગવાન નાતા દસા પરમાનંદી તમારી જોખમદારી પર તમે તમારું જ આ પ્રોજેકશન છે આ પ્રોજેક્ટન તમારું છે તમારી જવાબદારી પર છે ગુનો કરવો હોય તો ગુનો કરવો અને ગુનો ના કરવો હોય તમને ઉપાધિ નહીં આવે ગુનો પછી ઉપાધિ આવે માત્ર દુઃખ થાય એ ગુનો કહેવાય કોઈને કિંમત માત્ર દુઃખ થાય ઉઠાવે ગુનો કહેવાય ને વાંધો વાંધો ઉઠાવે ભગવાન તો પરમાનંદી ભગવાન ભગવાન જ છે બધા બધા સંતો બનતો ભગવાન કરે છે અરા દુનિયા ભગવાને બનાવી એવું બધું બધું ખબર ના હોય ભગત તો ગેલા હોય હંમેશા ભગત ગેલા હોય તો દાદા એ શક્તિ વ્યવસ્થિત શક્તિ એ પૂર્વ આમ નૈનિટિક પડી સંજોગો તો ભેગા કર્યા પે ને એમ શું કે આ તો સમાજ ના લગ્ન હોય તમે જો આપડે આ લગ્ન છીએ તો આ ભગત રહી ગયો એને જમવા નથી આવતા આપ્યા હોય તો આ પૂરી દેવું એટલે શું કે એ નથી આપ્યું ભગવાન જ મોકલ્યો ને ભગવાન જ મોકલ્યો ભગવાન કઈ નવો હતા થાય થાય યારું ભગવાન નવું પડશે પડે એટલે કશું હવે વધારે ભગવાન કશું કરે નહીં આપે એ ભગવાન નહીં આપે ભગવાન પોતે આપી જગ્યા ને નિમિત્ત તરીકે હોય હા પોતે કહ્યું આપવા નહીં શક્તિ પુરુષ નિમિત્ત તરીકે હોય આપડે સારું થવાનું હોય તો સારું થઈ જાય કહ્યું કે દુઃખ ના આપવું દુઃખ આપે તો પછી ચિંતિત માત્ર દુઃખ નાખવું જોઈએ આપણને આપ્યું માતામાં હોય તો એ પણ આપડે એને દુઃખ ના ગુનો કરો બહાર કરી આવશે ખરા ગુના બંધ થયા ગુના પૂરું જોયા કઈ રીતે બંધ કરવા પણ હવે નિમિત્ત છે બિચારો આપડો ગુના ગુનાળો ખરાબ હશે આપડી જ ભૂલો નો જ આ હિસાબ છે ભૂલ નો હિસાબ નો બધા નિમિત્ત બને આપે બધા જગત આખું નિમિત્ત લખે આપ કહે છે તે નિમિત્તે સરકાર પકડે છે જેલો ખાય છે એ સરકારો નિમિત્તે પોલીસ આવે પકડે છે તમારી ભૂલ હોય અમલ ભૂલ ના કરે ઉત્વર ની ઉમે છે જે બને છે એ બધું જવું છે નૈમિત્ત છે તમારો જ ગુના છે જ્ઞાન થી જોઈને આખું જગત જોઈન કહીએ છીએ અને આપીએ અને ભાઈ ઘણી વાર પછી કે છે તમે ક્યાં થયા તો આને કઈ કરો પહેલું કહીશું કે જરા તમે ગજામાં જુઓ તો તપાસ કરો આપણે હિસાબ થઈ જાય એ નહીં અમરવાથી એ નહીં જાણવાથી આ સરકો દુઃખલા આપનાર છે જ નહીં આ દુનિયામાં કોઈ આપી શકે કોઈ શક્તિ નથી ભૂલવાયો નથી આમાં મને ભાવ બદલાવાય પછી નાખવાના મારે ભૂલી જાય પછી મારે હલકું થઈ જાય છે આપડી શેખાય છે એ તો અમારે દેખાય પ્રમાણે જો કરે કોઈ નથી આની ચારે ચાર ચાર તરીકે થાય ને તો લાભ હતા એના તારી બધું પૂર્યું એવું મારું પૂછ્યું છે એવું ભગતો લાલ પતિ કરે કે આવું લાલો છે હું જોઈએ લાલો ભાઈ નથી મેળ પૂરું તું પતિ કરું પૂરશે લાલ છે તો શું જેમ તેમ કહેવાય ને એ તો સારું છે લાલ અસુ જો ભગવાન ની ભક્તિ કરે છે લાલ રસ્તુ નહીં કરે છે હિટ રહેશે તારું છોઈ જશે હવે આપડે તો ગુખાઈ પંદર કિલો પાંચ ફૂટ છે ભાવ નહીં મળે આપડે પૂરું પરિણામ છે આપડે પણ બહુ મોટા મોટા કેસ આવે પંદર કલાક નો નિકાલ બહુ મોટો બાબતો જ બહુ મોટી નથી બાબત નજીક બાબત નજીવી બાબત દિંગ નથી આપણે પ્રોગ્રામ નાણા બધા હતા એમ માં ઘણું બચી ગઈ મારા ગોલ લઈને ગલત કરેલું ઊંડું હોય બહુ ઊંડું હોય લાલ લાગે ઊંડું હતું હા ભાઈ બી જગ્યાએ જતો હોય તો કઈ ભાઈઓ કદાચ હોય એવું જો હોય તો મારા ઘરે તો એને સદન થઈ જતી હોય તે લાલ લાગે પછી એવું તો છે ને એવું અમારે ટ્રેન નથી ગયો તો ભગવાન જેવો પૂજવો જોઈએ આગળ એવો ના હોય તો ભગવાન જેવો પૂજા કરીએ જાત થતી ને કે બોલવાનું બોલતા ના આવે લીમડી ની જગ્યા છે લીમડી ની જગ્યા હતાસ્થાન જોર જો જા ઓલા દેલા ઉતેરે દીકડો જય ફૂ જય ફૂ જય ફૂ હા હા એના બાત તો કોઈ નહી હા વીર બાટ એને કહેવાના એ કોલી વાસમાં આપ લેતા ઓહો ઓહો अरे જતો ને હા દે કેટલાય જણા યા તો જોઈ રહ્યા એના માટે જે ભાવ કાઢો અર્થવા છે રોજ એક કલાક કરે મને કર્યા નહીં હોય ને કર્યા પછી મને અર્થ કરે નહીં સમજાય તો અર્થું થાય ખુદ તારીખ જેવું સમજાય ત્યારે અર્થ થાય એને ભૂલંદ થાય એને અમારી ભૂલ નહીં થાય છે તમે તારી ભૂલની થાય છે એવું કાઉ ચાલુ થાય મારી ભૂલ થાય છે ના થાય ત્યાં એવું કેવું પડ્યા કરું બધું સુધી રહ્યું જે હિતા ગયો પ્રોજેક્શન થઈ ગયું એ પૂછાય નઈ આપડે પૂછી જાય એટલે આવતા બહુ ના પછી જાય આ બહુ ધંધું થઈ અંતા મારતા એ આ બધા બાજુ ની વેચે આગળ ની વેચન